जे एक विधी छे, जे जी गोस्वामीजी स्वीकार कोई कोईप वस्तु जारे आपने जय त्यारे, નથી ગણાય અંતઃકરણ ચતુષ્ટયમાં તો અહંકાર પણ આવે છે એટલે જયારે હું તમે કઈ સાંભળીએ તત્પર હોય મન એનો નિર્ણય લેવાય અને એ સત્ય એવું હોય કે જે ચિતને વિક્ષિપ્ત ના કરે એ પણ જરૂરી પરંતુ અહંકાર દૂર રહે જે સમય આપણી પાસે છે આવો હું અહંકાર શાસ્ત્રમાં ડૂબકી મારી હનુમાનજી મહારાજે મુદ્રિકા માને આપી અશોક વાટિકામાં અને મુદ્રિકા દ્વારા જાનકી ને ભરોસો આવ્યો કે આ રામદૂત છે પરંતુ આ મુદ્રિકા જે જાનકી ને હનુમાનજી અર્પણ કરે છે સુંદરકાંડમાં મુદ્રિકાની બહુ જ લાંબી ચાલવાની આ યાત્રાનો આરંભ ક્યાંથી થયો એ તો હું તમે સીમિત આયુષ્ય વાળા માણસો એટલે એનું ઉદગમ સ્થાન ऋषियों चे। चरित सुहाय जनम करम अगनित श्रुति गाय तथा तथा की આદ્યંત મર્યાદામાં બંધાયેલા છે તેથી કુદાર ઋષિ મુનિઓ આપણે સમજી શકીએ એટલા માટે એની યાત્રાઓનું દર્શન કરાય રામચરિત માનસના આધારે રામાયણ અનેક છે રામાયણ એ તું સમસ્ત અલંકારો થી સજ્જ છે ઘણા પૂછે છે કે રામકથા કહેવાય ત્યારે વચ્ચે મારો એટલો જ વિનમ્રતાથી જવાબ આવશે કે આ તો બધી બગીચાના ફૂલો છે એ બધા જ ફૂલો ભેગા કરી કરી અને હું મારી રામાયણ માં ચરણમાં અર્પણ કરતો હોઉં આ તો માની પૂજા છે આ મારી માં છે કવિ અપરોક્ષ કવિ મહાવીર કવિ બુદ્ધ એ બધા જ ફૂલો દ્વારા તાત માત સદ વિધી તુલસી કોણ કહે છે ગજું કેટલું મશનતા હે ગરુડ તારા જેવું ઉડિયન કોઈનું નથી તું પણ ગરુડ ઉડે અને મચ્છર પણ ઉડે છતાંય આકાશ નો અંત કોઈ પામી શકતું નથી રામાયણના આકાશમાં બાકી આનો અંત કોણ પામી શકે સો કરોડ રામાયણ રામાયણ સતકો મહેશજી સો કરોડ રામાયણ માંથી શંકર ભગવાને મુદ્રિકા જ લીધી છે હનુમાનજી પાસે આવે હનુમાન શંકરાવતાર છે આ મુદ્રિકાની ઘણી લાંબી યાત્રા છે બા मुद्रिका प्रथम दर्शन जनक, जनक अयोध्या चर्चा दीशू एकाग्रता से सुनियेगा एक अहंकार को दूर करके હું તમે જે સમય મળ્યો છે એટલો સમય અહંકાર ને અળદો કરી કોઈ પણ આવા વિરાટ કાર્યો જગતના કોઈ પણ કાર્યો અહંકાર કામ કરતો હોય એ બધાએ અહંકાર ને કરીને આ નવું દિવસ કામ કરવાનું છે કેટલું સુંદર દ્રશ્ય સર્જાય તમે અહિયાં આવીને જુઓ તો ખબર પડે કે દ્રશ્ય કેવું છે આજથી ચિંતિત છું આ સંપ આ એકતા આ સમન્વય આ સેતુબંધ આ સંગમ ચીર હો હો રામ નામ ને નાતે બીજું કોણ મારે અહંકાર હેરાન મને આપણે મીન પિયા ની કવિતા મને બહુ ગમતી હું ગાયા કરતો કબુ તરો નું ઘૂ ઘુ ઘુ વાળી હું કુદરત પૂછું છું કે ઘોવડ સમુઘવાતા કરતો એક માણસ બોલે કે તું સબ નિમિત હોય નું કારણ જે છે એ મહાકારણ આ કાર્ય કરી રહ્યા માનવ બોલે પરમેશ્વર તો પહેલો પૂછશે કે તે કોઈનું સુખ દુઃખ પૂછ્યું તું પરમેશ્વર તો પહેલો પૂછશે ભગવાન એ નહી પૂછે કે તારી પાસે શું હતું શું હતું યુવાન બહેનો પૈસા જરૂરી છે હું જાણું છું પૈસા વગર કઈ ચાલતું નથી ત્યાગની વાત ત્યાગ ઉપર પ્રવચન આપવા જઈએ તો એરોપ્લેન બેસવું પડે અને એરોપ્લેન કોઈ મફત નથી બેસાડતો ભલે બાપુ તમે કથા કરો જોયા હોય તમારી ટિકિટ નઈ એવું હજી સુધી નથી થયું ત્યાગની વાત કરવા જતી વખતે પૈસા ને આડકતરો સ્પર્શ કરવો જ પડે પરંતુ ત્યાં જઈશું ત્યારે પૈસો નહીં પૂછાય ત્યારે એ પૂછાશે કે તને આપેલા ધન દ્વારા તે કોઈના સુખ દુઃખમાં ભાગ લીધો સંપત્તિ ખરાબ નથી સંપત્તિનો સમ્યક ઉપયોગ ન થાય ત્યારે સંપત્તિ વિપત્તિ વિકરાળ રૂપ ધારણ તારા ધર્મને તારી કીર્તિ માટે ધર્મ માટે તારા ભોગ માટે તારા અર્થને વધારવા માટે છેવટે તારા સ્વજનો માટે જે પાંચ જગલી કાલે આપણે પાડી હતી વાત છે આનંદ ના આપે આ વાત સાચી છે સુખ આપે આનંદ ના આપે પૈસો બાજરો આપે ભૂખ ન આપે ક્ષા ના આપે અનાજ આપે ભોગ ના સામગ્રી બધી આપે પણ ભૂખ પૈસો ના આપી શકે શબ્દો પૈસો ચશ્મા આપે પણ દ્રષ્ટિ નો આપે ચશ્મા તો સારામાં સારા આપે પણ દ્રષ્ટિ ના આપી શકે પૈસો પલંદ આપે પણ ઊંઘ ન આપી શકે પલંગ છત્રી પલંગ આપે પણ આપી શકે આટલા માણસો ને કાબુમાં રાખવાના છે કોણ ક્યારે ઉભું થાય કઈ એમાં કેવાતું નથી સૌનો ભાવ પૈસો ઇજ્જત આપે પણ એના કરતા પણ શ્રદ્ધા ના આપી શકે આદાન શ્રદ્ધા આચાર્ય ચરણ નું વાક્ય એટલે પૈસા જરૂર પડે છે બધાને એનો સમ્યક ઉપયોગ તો પરમેશ્વર તો પહેલું પૂછશે કોઈનું સુખ દુઃખ પૂછ્યું આ દુનિયામાં પછી ગેંગે ફે ફે થઈને કે હે હે હે શું શું શું આ બધું કબૂતરોનું અહંકાર અળગો કરીને શાસ્ત્ર ને પીએ આત્મ સાત કરીએ શ્રવણ કરેલું જેટલું બને એટલું આચરણ માં ઉતારીએ તો રામાયણના મર્મો સમજાશે અનંત બહુ જ મોટી યાત્રા મુદ્રિકાની પરંતુ માનસની ધરા પર મુદ્રિકાનું દર્શન પ્રથમ જનકપુરમાં થાય છે અયોધ્યામાં નહીં અયોધ્યામાં તો મુદ્રિકાનું દર્શન બહુ આવ્યું જ पची बीज दर्शन मुद्रिका नदोष चित गंगा कि बैठो त्या बीजीवारा नर्शन तीज मुद्रिका नर्शन थे प्रवर्षण पर्वत न प्रदेश में ચોથી વાર મુદ્રિકાનું દર્શન થયું છે અશોક વાટિકા મુદ્રિકાની યાત્રા રામચરિત માણસ માં હનુમાનજી રામજીને આપી રહ્યા છે જાનકીને આપી રહ્યા છે એ મુદ્રિકા હનુમાનજીને રામે આપી છે પ્રસંગથી આપ પરિચિત છો પણ પ્રશ્ન એ છે કે હનુમાનજીને કેમ આપી દક્ષિણ દિશામાં યાત્રાનો આરંભ કરે છે એ વયોમવંત ને પણ નથી આપેલ આદિ શિલ્પકારો અને કળામાં ભગવાનની જે ટુકડી દક્ષિણ દિશામાં જાય છે બધી જે વિશિષ્ટ વ્યક્તિઓ છે પોતપોતાના ક્ષેત્રમાં એનું એક બહુ મોટું યોગદાન છે કોઈને રઘુનાથજી પસંદ નથી કરતા અને મુદ્રિકા હનુમાનને જ આપે ઈશ્વર ઈચ્છે છે મારી મુદ્રિકા કોઈ યુવાન હાથમાં જાય राम स्वयम इच्छे जे, के मारू नाम वृद्धो ले सारी वस्तु गड़पण में नाम लेकिन मनसना दर्शन लगे स्वयं राम एम इच्छे जे, के राम नाम ने मुद्रिका संसार नो युवान स्वीक આવે આમ રઘુનાથજી એટલે યુવાનુમાન યૌવન અજર છે અમર છે પરંતુ આજના દેશ કાળ પ્રમાણે યુવાનની પરિભાષા શું શાસ્ત્રો દ્વારા અને તે પણ આજના દેશ કાલને પકડીને નવા નવા ફૂલો ખીલ ને શાસ્ત્રો આપણા દર્શનો એ મૂળને પકડીને દેશ કાળ પ્રમાણે નવું ફૂલ ખીલવું જ જોઈએ યુવાનની પરિભાષા મારા માટે તો કોઈ પણ સૂત્રની પરખ મારો રામચરિત માનસ છે એના ઉપર હું ઘસું એના ઉપર ખરું નીકળે ત્યારે લાગે કે બરાબર એ વ્યક્તિગત નિષ્ઠા હોય શકે આ આપણામાં શું તૂટે છે મહાભારત માંથી युवान માટે કોને યુવાન કહી કોણ મુદ્રિકાનો પાત્ર બનશે રામાયણમાં તો જ્યારે મુદ્રિકા અપાય ત્યારે પહેલું જ લક્ષણ એ જણાવ્યું છે પાછે પર તનય शिरुना રામજી ને શિર નમાવ્યું સુગ્રી સંદેશો આપ્યો માર્ગદર્શન આપ્યું આમ કરજો આમ કરજો બધી વાત સાંભળી લીધી યાત્રામાં શ્રી ગણેશ થયા બધા રઘુનાથજી ને શિર નમાવે અને છેલ્લે હનુમાનજીએ પ્રણામ કર્યા અને રઘુનાથજી એ હાથ પકડી એને રોક્યા પ્રભુને નિર્ણય થયો કે કાર્ય આ કરશે યુવાનો નું એ કર્તવ્ય છે કે આગળ ચાલવા જેવું હોય ત્યારે આગળ ચાલવું જરૂરી હોય નિતાંત આવશ્યક હોય કે મારું આગળ રહેવું આવશ્યક છે હનુમાનજી સૌથી એ જ હનુમાનજી સ્વયં પ્રભાના પ્રસંગમાં જયારે બધાને તરસ લાગી ત્યારે આગળ થઈ ગયા મરણ નો પ્રશ્ન આવ્યો રીંછળ દુનિયાના બીજા ક્ષેત્રોમાં ચાલી શકે અધ્યાત્મ માર્ગમાં આ વૃત્તિ કોઈ દિવસ ન ચાલી શકે અધ્યાત્મ માર્ગમાં તો હારે કો કૃતજ્ઞમ ધાર્મિકમ સત્યમ અક્ષુદ્રમ દ્રઢ ભક્તિકમ જીતેન્દ્રિયમ સ્થિત मित्रम कौन कौन कौन राम मित्र जीवन समर्पित करना लक्षणों से उम्र यवन ने बहुत संबंध नहीं बाकी गया घना बुढ़ापा मैं हज तरवराट ભારતીય દર્શને ઉમરની સાથે જોડ્યા બાણ ની નોકો ઉપર રક્ત ટપકી રહ્યું છે છતાં એ ધર્મને જયારે ઉપદેશ આપે છે ત્યારે યૌ લાગે છે ત્યારે એની વાણીમાં તેજ છે મહાભારતમાં પહેલું લક્ષણ કૃતજ્ઞ જે કૃતજ્ઞ છે એ યુવાન છે કોઈએ મને થોડુંક કર્યું છે મારા માટે પણ હું કદી ભૂલું નહી આવી વિચારધારા જે શરીરમાં જે બુદ્ધિમાં ચાલતી હશે એ માણસ નેવું વર્ષ નો હશે તો પણ યુવાન છે રામજી ને શું કામ પૂછીએ છીએ હજાર વર્ષ તો કૃષ્ણ આ પાંચ પાંચ હજાર વર્ષ પછી આ કાનુડો આપણને શું કામ રોવડાવે છે કયું તત્વ છે એનામાં રામનો કાળ તો ગણી શકાતો નથી કે કેટલો બધા જ પોત રીતે ગણતરી કરે કેટલો સમય થયો રઘુનાથજી આજ રઘુનાથજી કારણ કે રામજી નું લક્ષણ હતું કોઈ જરાક કરે એને અનેક ગણું યાદ કરી કૃતજ્ઞતા પ્રગટ કરે એ રામ નું લક્ષણ સ્વભાવ ઈશ્વર મરી ગયો છે હવે બીજા ચિંતા કરવા જેવું નથી મનુષ્ય જાત સ્વતંત્ર થઈ જાઓ હવે આ ઈશ્વર જ ભય હતો ને ઈશ્વર મરી ગયો છે વાત પૂરી થઈ ગઈ હવે લહેર કરો આવું નિશ્ચય નું એક વાક્ય છે ઈશ્વર મૃત્યુ પામ્યો દુનિયાને ભય મુક્ત કરી દીધી અરે અહિયાં તો અમારે આત્મા નથી પરમાત્મા ક્યાંથી મરવાનું નિય ને એની એની રીતે એને કીધું ફલે કીધું એટલે નિય કહે કે ઈશ્વર મરી ગયો પણ વ્યાસ દાદી ઉપરથી કેવાની ઈચ્છા થાય કે અમારો ઈશ્વર મર્યો નથી મળતો નથી સવાલ જ નથી પણ એક બે વસ્તુ અમારો ઈશ્વર થોડોક બીમાર જરૂર છે એટલું મારે નીચશે કેવું છે અમારો જે પરમાત્મા એ થોડોક બીમાર છે બીમાર એટલે આમાં બહુ ચિંતા કરવા જેવું નથી હોસ્પિટલ માં ભરતી કરવો પડે એવો કોઈ સિરિયસ મામલો નથી મારા હરીને આંખ નબળી છે કારણ કે ભક્તો દોષ જોઈ શકતો નથી કેટલા કેટલા અપરાધો કરનારા તમે છતાંય નબળી આંખ મારા રઘુનાથ ની રામચરિત માનસ કહેુત પ્રણામ અપનાય મારા હરિ ની આંખ બહુ નબળી મારા બાપ ગુણ ની નોંધ કરે આપડા ભૂલે એનો આશ્રય કર્યો નિય ને શું ખબર મરી ગયો નથી મર્યો હા એની આંખ નબળી ભૂલકણો છે છે જ્યા સુ સોઈ કર તું વિભીષ રહતી ના પ્રભુ આંખ નબળી મારા પ્રતિ ક્યાં નહી તો તમે કલ્પના કરો દિવસમાં કેટલું ખોટું બોલે છે દુનિયા આ દોષ જોવે તો આપણે હળગી જવા જોઈએ કેટલી નિંદા કેટલી ઈર્ષા કેટલું દ્વેષ કેટલો અહંગ છતાં જાય યાદ શક્તિ અવગુણો ને ભૂલે છે એની ચૂકો ભૂલી જાય ત્રીજું ગેરસમજ બહુ થાય કઈક જુદું સમજી લે કોઈ ભક્ત થોડુંક બોલે ત્યાં તો જુદું સમજી લે હજી ભક્તો ને પૂરો બોલવા ન દે એવું એવું ગેરસમજ એકદમ જુદું જ કંઈક વિચાર ભગવાન ની સ્તુતિ કરવા ગયા અને ભગવાન માંગતા નથી તમે કૂદી નઈ પડો તો અમારે તમને નથી જોઈતા અમારે તમારી કથા જોઈએ છીએ તમે જાઓ અને બઉ સાચી વાત છે ભાઈ કલાક જો ઈશ્વર આપણી સાથે રે ને તો આપણે એની કથા જ ફાવેલું છે એનું નામ જ ફાવેલું પાચાત ચિંતક એમ કહે કે મરી ગયો એને શું ખબર મરી નથી ગયો ધૃતરાષ્ટ્ર ની સામે મહાત્મા વિદુરે કહેલી આ વાત પ્રસંગો ચિત છે એટલે આપને કહું છું કોને મૂત્રીકા મળશે કોણ રામ કાર્ય કરી શકશે આખા જીવન ચરિત્રમાં તમે લો એની કૃતજ્ઞતાનો તમે તમે કયા અર્થોમાં પેલો કરી શકો કોઈ કરેલું એને કેટલું યાદ કરે કેટલો બદલો આપે છે કૃતજ્ઞ બી કરેલા નાનકડા ઉપકાર નહીં સતત યાદ કરે માણસ યુવાન છે યાદ રાખજો બાપ કોઈએ થોડુંક કર્યું હોય એને સ્મરણમાં રાખજ જો રામ નામ ની મુદ્રિકા હાથમાં લેવી હોય મુખમાં દેવી હોય અને રામ નામ દ્વારા જગતમાં પરમ આનંદ કરવો બીજું સૂત્ર છે ધાર્મિક જે ધાર્મિક હોય એ યુવાન છે હવે ધાર્મિક એટલે તિલક કરવું એટલે ધાર્મિક તિલક ગમે છે આપણી સંસ્કૃતિનું એક અંગ છે એટલે કરીએ પણ એનો અર્થ એમ નથી કે તિલકમાં આલોચના કરવાનો એ અધિકાર નથી આપણી આપણી સંસ્કૃતિનું એક અંગ છે તિલક પણ તિલકમાં ધાર્મિકતા આવી જાય એવું પણ ન વિચારી શકાય માળા છે છે એક અંગ પણ મંદિરે યુવાન પૂજા કરવા જતો હોય હાથમાં પૂજાની થાળી હોય રિક્ષામાં નાખી હોસ્પિટલ લઈ જાઓ તો તમે ધાર્મિક છો બીજાને તમે કઈક આપો કોઈ પણ રીતે આપણા કોઈ પણ હેતુ વગર બીજાના હિતમાં આપણા જીવનનો ઉપયોગ કરવો એ ધાર્મિકતા ધાર્મિકતાલક તો આપણો પરિચય છે હોવો જોઈએ સૌને પોતપોતાના સંપ્રદાય પોતપોતાની ધર્મની ગતિ એ સૌને અધિકાર છે રાખે પણ કઈ ધાર્મિકતા એટલામાં જ કેન્દ્રિત થઈ જાય હું તો હંમેશા એક વાત છે કેટલી વાર લાગે છે મેં કીધું હવે ચંદન મારું હરીશો મારો હું મારી રૂમ માં બેસીને આખા તિલક ને તો મારી વ્યાસ ગાદી કીધા કરે તિલક એટલે થ્રીલક એનું નામ તિલક ત્રણ પ્રકારનું સદભાગ્ય એનું નામ તિલક સાધુ સંતો ભક્તો મહાપુરુષો અથવા તો જે કરે એના કપાળમાં તિલક છે ગુડ લેટર લેસ્ટ લાવું એક વખત ક્યાં તો વૃંદાવન માં પણ કોઈ ફરજિયાત થોડું છે જરૂરી પણ નિત્ર હોય તો ઘણા તો તિલક ને મેકઅપ માને છે ચડી પહેરેલો પણ ધાર્મિક હોય એક એટલે સુધી ધોતી પહેરતો હતો બાપુ ગાંધી હ ધાર્મિક હતો જેની કાયા અને સુદા ભાઈ છે ंदर ना रहवासी तो कहवाधन तकली कंताय पर धार्मिकता ने कोई अमुक अमुक वस्तु गिरफ्तार न कर दिए धार्मिकता हृदय ना स्वभाव हृदय ना गुण है તો મહાભારતે કર્યુંનામાં સત્ય હશે અઘરું છે જોવાની માં સત્ય હું મોટી શરત છે અનુભવ એમ કહે છે કે સત્યમાં થોડીક મુશ્કેલી જરૂર પડે છે પણ શાંતિ બહુ મળેલી જરૂર પડે થોડીક તકલીફો થાય પણ આનંદ બહુ આવે સત્ય જે સત્ય ઉચ્ચારે સત્ય જુએ સત્ય જેનું જીવન સત્ય રામ કોણ છે રામો વિગ્રહવાન ધર્મ સાધુ સત્ય પરાક્રમ બીજા ને બે થપાટ મારવી એ કોઈ પરાક્રમ નથી કોઈને ધક્કો મારી દેવો એ પરાક્રમ નથી કોઈ નું છીનવી લેવું એ પરાક્રમ નથી પરિભાષા ખોટી નહી કરો રામાયણ કહે વાલ્મીકી રામાયણ રામો વિગ્રહવાન ધર્મ સાધુ સત્ય પરાક્રમ ઘરમાં પત્ની ને બે થપાટ મારી લો એ પરાક્રમ નથી પત્ની પતિને ગાળો દે પરાક્રમ નથી તમે છોકરા ને ધક્કો મારીને ઘર બહાર કાઢી લો પરાક્રમ નથી કોઈ માણસને પરાક્રમ નથી પરાક્રમ તો રાજા રાણી કે તમારી અને ધન છે રાજકુમાર કાગ કે તારા કુળમાં મારે અવધમાં લેવો અવતાર સત્ય માટે આવા બધા પ્રયોગો ગાંધી બાપુએ એ કર્યા સત્યના પ્રયોગ મારે તમારે બધા સો વર્ષની અંદર આપણો બધાનો ખેલ પૂરો થઈ જવાનો થોડાક પ્રયોગો કરી લોક એ છે યૌવન સત્યમ પણ નહી કેવું ખોટું વાત વાતમાં ખોટું ગુજરાતી કહીએ ક્યાંથી યુવાની ટકે યુવાની નો નાશ થાય અસત્ય હરી ને ભજવો હોય અને સત્ય ન છોડવું બાબ સત્ય છોડશે એનું ભજન ફળ મળશે પણ એ ફળ નો રસ નહીં મળે ફળ મળે રસ ન મળે તો કૃતજ્ઞમ ધાર્મિકમ સત્યમ અક્ષુદ્રમ જેનામાં ક્ષુદ્રતા નથી સંકુચિતતા નથી હલકા નથી અવદાર્ય છે ધક્કો નથી માર્યો ઇન્દ્ર ઇન્દ્ર દેવ છે દેવ વિભૂતિ છે અને એનો વિભુ મારો હરી છે એટલે આખરે જે ધક્કો આવ્યો છે મારા હરિ તરફથી જાયો છે મારા માટે ધક્કો કદા જરૂરી હશે જેનામાં ન હોય સંકુચિતતા સંકિર્ણતા જેનામાં ન હોય એવું યુવાન છે દ્રઢ ભક્તિ જેનામાં દ્રઢ ભક્તિ છે પ્રભુ આપણે ત્યાં વપરાય છે ભક્તિ માં માણસ યુવાન ગણાય દ્રઢ ભક્તિ કરેમ ભક્તિ એટલે કરુણા ભક્તિ એટલે એક એવું સ્મરણ કે એનું નામ લઈએ મિત્રો ભીંજાય એનું નામ ભક્તિ મથુરાના મહેલમાં ભગવાન કૃષ્ણ બેઠા છે આખો બંનેની સરખી છે વાણીનો ટોન વાણીનો જે અવાજની તાસીર છે એ પણ ઉદ્ધવની અને કૃષ્ણની સરખી છે એક વખત કથા છે બાપ ભગવાન કૃષ્ણ ઉદ્ધવ સામે બેઠા છે એની સામે જોયા કરે શ્રીહરિ લગાવી નિહાળ્યા જ કરે ઉદ્ધવ ને નવાય લાગે સખા છે મિત્ર છે ભગવાન કૃષ્ણના જીવનમાં બે મિત્રો બે સખાઓ એક અર્જુન અને બીજો ઉદ્ધવ પણ આજ ક એવું બન્યું કે ઉદ્ધવ ને નવાય લાગે કે આ ભગવાન મારી સામે જોયા શું કરે છે શું મિત્રના દાવે કીધું પણ એમ મહારાજ હે ગોવિંદ હે કેશવ શું વાત છે પણ આપવા શું માંગો છો ત્યારે ઉદ્ધવ ને કહ્યું કે તારી આંખ અતિ સુંદર છે પણ મારે કેવું છે એટલું કાચની કાચનું મકાન છે આમાં તો મહત્વના કૃષ્ણનું નામ લેતા દ્રગબિંદુ પડે એવા મણિઓના તોરણ હોવા લાગે છે તો બહુ સરસ પણ કાચનું મકાન છે છે પણ યુવાન જેને હરિના ચરણમાં દ્રઢ ભક્તિ છે બધા ચરણ હરિના છે બધા ચરણો એના કરીએ કોઈની ઉપેક્ષા કરી જીતેન્દ્રિય છે એ યુવાની છે યુવાનીમાં જેને પોતાની જીતે સ્પર્શ કરવા જાય તો રોકો આ યુવાની માં આવશ્યક છે એને મળશે મુદ્રિકા જીતેન્દ્રિય આગળનું સૂત્ર બતાવ્યું છે આપી એ સ્થિતિને કોઈ દિવસ અતિક્રમણ નથી કરતો એ યુવાન તમે સારા કપડા પહેરો સારું ભોજન કરો પણ ભારતીય સંસ્કૃતિ ભારતીય પરંપરા એ જે મૂલ્યો છે એ મૂલ્યો આંગળી થી નખ કપાય માથા ઉપરથી વાળ કપાય એટલે ફેંકાઈ જાય દાંત પડી જાય એટલે કોઈ મકાન ઉપર આપણે ફેંકી દઈએ છીએ જે વસ્તુ પોતાના સ્થાન થી ભ્રષ્ટ થાય છે એ પછી શોભતા નથી વ્યક્તિએ પોતાની સનાતન મર્યાદામાં સ્થિત રહે સ્વીકાર્ય પરંપરા છે આવકાર્ય પરંપરા જે છે એનો ત્યાગ ન કરો મિત્રુ લક્ષણ બતાવ્યું યુવાન એ છે જે સારા મિત્રનો ત્યાગ નથી સારા મિત્રનો નો ત્યાગ ન કરવો એ યુવાની નું અંતિમ લક્ષણ મિત્રો એનો કોઈ દિવસ ત્યાગ ન કરવો ત્યાગ કરશો નહી સજન મિત્રો તણો મિત્ર ના ગુણ ગણી રાખજે કાગ તું મિત્ર ના હોય મર કઈક અવગુણકારી પણ ભૂલતા પાડવાની કરતો તૈયારી મિત્ર તો આ યુવાનો એ ન કરો કેવો મિત્ર જેના ગુણો દ્વારા આપણે પ્રકાશિત ત્યાગ કરશો નહીં સજન ભૂલતા જીભ ને દાંત કચરે કદી એને પાડવાની કરતો તૈયારી ત્યાગ હં એ કર્યો માનસરો વર્તનો આવીને તી પીર નાયો કોઈ એને પછી હં કહેતો નથી હં બગલા ની હારે ગણાયો મોતી મળ્યા નહીં મળી માછલી સુખ લેર અમે શું કામ માન સરોવર જ રહીએ આખી દુનિયા દરિયા ને કિનારે ફરે તો અમે ન જઈએ બીજા સમજાવ્યું કે તમે માન હંસ છો તમે દરિયા કિનારે ન શોભો તમે ન છોડો આ સ્થળ ન માય પણ પરિણામ શું આવ્યું કોઈ એને પછી હં કેહતું નથી અને હંસ બગલા ગણાયું કારણ કે લોકો એને હંસ કેતા જ નથી દરિયાના કિનારે હંસ હોય જ નથી આ એ બગલો જ છે જેના રૂપાળો બગલો છે પરિણામ શું આવ્યું એનું હં ની પંક્તિ માંથી સ્થાન ગયું લોકો બગલો માનવા લાગ્યા ત્યાં મળીશ ક્યાંથી ને લાધ્યું શરીર રજણ તીર સાગર તણે અને આખરે એ બકગણે ભેગા થઈને હંસ નું માં સજન મિત્રો ત્યાગ ન કરવો વીર યૌવન મિત્ર નાય મર કઈક અવગુણકારી મિત્રો ના ગુણ ને ગણજે એમાં કદાચ કોઈ અવગુણ વાત આવી જાય તો એને તું જોતો નહી કારણ કે બત્રીસ દાંત ક્યારેક જીભને કચરી નાખે તો દાંત ને પાડવાની તૈયારી ના કરાય કારણ કે પણ એ મિત્ર મિત્ર હોવો જોઈએ કુ મિત્ર નહી રામાયણ આથી મિત્ર નીતિ ઘોષિત કરી નિજ દુઃખ ગી શ્રી હનુમાનજી મહારાજ કૃતજ્ઞ છે શ્રી હનુમાનજી મહારાજ ધાર્મિક છે હનુમાનજી જેવા ધાર્મિક કોણ અખંડ રામ કથા શ્રવણ કેવલ શ્રવણ નહીં આચરણ પણ અખંડ રામની સેવા પણ અખંડિકતા હાથ વજ્રજા વિરાજ કાંધે બીજી રીતનું છે એમાં બીજો બહુ સારા વસ્ત્રો પહેર્યા છે એવું દર્શન નથી પણ આચરણ માં ધાર્મિકતા છે સત્ય સત્ય માટે તો પૂર્ણ રૂપે સમર્પિત છે ભગવાનની ભક્તિ એના જેટલી કોનામાં દ્રઢ છે શ્રી હનુમાનજી રઘુપતિ પ્રિય ભક્તમ વાત જાતમ નમા સ્વીકાર શ્રી હનુમાનજી ના જીવનમાં સુગ્રી જોકે એનો માલિક છે પણ એક અર્થમાં મિત્ર પણ છે વિભીષણજી એક અર્થમાં લંકેશ છે પણ હનુમાનજી ના સખા પણ છે અને તેથી એની મૈત્રીનો ગુણ એ બંનેના તરફ કેટલો ઉદાર છે ભગવાન પતંજલિ શબ્દ ને પોતાના યોગ સૂત્ર શ્રી હનુમાનજીમાં દેખાય છે અને તેથી હનુમાનજી મુદ્રિકાને યોગ્ય બન્યા મુદ્રિકાને લાયક બન્યા મુદ્રિકા પાત્ર બન્યા ભગવાન શ્રી હનુમાનજી કાથોડા પાઠ કરે છે કર્યા કાર્ય હનુમાન જ કરી શકશે એમ માની પ્રભુ એ નિકટ બોલાવી પોતાનો મસ્તક હનુમાનજીના શિર ઉપર પોતાનો વર્દ હસ્ત પધરાવ્યો મુદ્રિકાનું દાન કર્યું આગળ સ્પર્શ કર્યો એના મસ્તક ઉપર પ્રભુએ હાથ ફેરવ્યો શરીર વિજ્ઞાન એમ કહે છે માણસની ઉર્જા આંગળીઓના આ ગોળાકાર ભાગમાંથી પ્રગટ થાય છે હાથ અને પગની આંગળીનો જે ગોળાકાર ભાગ છે ત્યાંથી ઉર્જા પ્રગટાયુ ત્યાંથી ઉર્જા પ્રગટ થાય છે એક શક્તિ અને બીજું પગલા આંગળીઓ માંથી કોઈ મહાપુરુષના ચરણમાં માથો મૂકીએ અને બુદ્ધિ કેમ ચેતનતા આવે કારણ કે એના ચરણાર બિંદિ ગોળાય તમે ચોરસ રૂમ માં ભજન કરો અને તમારી કુટિયા નું અમુક પ્રકારનો ગોળાકાર જે સાધના માટે વાસ્તુશાસ્ત્ર પણ જેને સિદ્ધ કરે છે એમાં તમે ભજન કરો એમાં ફરક પડે છે આંગળીઓનો છે ગોળાકાર ભાગ નખ પણ એની સાથો સાથ ગોળાકાર હોવા જોઈએ નખાગ્ર પાત એ શ્રીમદ ભાગવતજી નો શબ્દ રાસ લીલામાં નખાગ્રપાત નો કેટલો મોટો આચાર્ય નખાગ્રપાત નો અંગ્રેજી બેન કે કોણ કો જે વસ્તુને અડે એની એની ઉર્જા વધી જતી હતી ને અડે તો ફ્રીજ આખું ધબ ધો લાઈટ ને અડે ત્યાં લાઈટ પચીસ નો ગોળો પાંચસો નો થઈ જાય લોકો અહીથી ઉર્જા પ્રગટ થાય છે આપણી માં આપણા માથા ઉપર આંગળી ફેરવે ત્યારે જે આનંદ આવે છે કારણ છે ઉર્જા આ બીન વાગે વાયોલીન વાગે વાગે કે સારંગી વાગે જે કઈ તંતુ વાત છે ચાકડે ચડાવે ત્યારે એની જે આપણા કવિ દાદે લખેલું ને ટેરવા સૌરાષ્ટ્ર નો મજબૂત લોક સાહિત્યમાં તેનું ઘણું યોગદાન આજે અંધ દિન છે ને યાદ કરી દઈએ રાનજીભાઈ આંગળીના ટેરવામાં આંગળીની રમત છો પછી ધ્યાન રાખજો આમ કુક માથા ઉપર તેલ ઘસ્યા કરે તો તપી જાય તાળીઓ એનાથી પછી નથી મેળ ખાતો વાળ વૈયા જાવ છે આંગળીઓ નો કારણ કે વિદ્યુત શક્તિ અહિયાં છે અમુક અંતરે આંગળીના ટેરવા રાખીને અમામ કરે આ પદ્ધતિ છે તમને સ્ટચ ન કરે એ શરીર ઉપર પગ ઉપર દૂર થી અમાન કરે એક વાઇબ્રેશન શરૂ થાય આખું વિજ્ઞાન છે પગ જ કારણ કે ઉર્જા ત્યાં પ્રગટ થઈ આક્રમક બની પણ આમ કોઈના માથા ઉપર પગ મારવો આમ આમ અનુકૂળ નથી પડતું એના માથા ઉપર પગ મારવા જઈએ તો આપણે પડીએ બહુ જ પ્રેક્ટિકલ નથી લાગતું એટલે પછી માણસ પગનું પ્રતિક બૂટ મારવા માંડે આની પાછળનું વિજ્ઞાન કોઈના ચરણમાં મસ્તક મૂકીએ ત્યાંથી ગ્રહણ થવા માંડે શક્તિ આંગળીઓ દાતા છે મસ્તક ગ્રહણ કરનારો ગ્રાહક છે આવું એક વિજ્ઞાન છે એક પુસ્તકનું નામ છે વિજ્ઞાન ભૈરવ નાનકડું છોટા નામ વિજ્ઞાન ભૈરવ થોડાક સૂત્રો શંકર અને પાર્વતી નો સંવાદ છે અને શંકર ભગવાન એના પણ એક પાર્વતીએ પહેલો પ્રશ્ન પૂછ્યો ભગવાન શંકર ને મહારાજ શાંતિ કઈ રીતે મળે અને બહુ જરૂરી પ્રશ્ન છે આનંદ ની ઉપલબ્ધિ કેમ થાય ત્રીજો પ્રશ્ન પૂછ્યો અમૃત કેમ મળે ત્રણ પ્રશ્નો પાર્વતી પૂછે ભગવાન શંકર પછી બહુ સરસ જવાબ આપે કે શાંતિ જોઈતી હોય આનંદ જોઈતો હોય ને અમૃત જોઈતું હોય તો કોઈને સકી ને રહો કોઈને લાગીને મત રહો બે ની વચ્ચે ઉભા રહો બહુ દાટલી જ વાત છે ટૂંકમાં સૂત્રો બહુ મોટા સુખ અને દુઃખ ની બરાબર મધ્યમાં ઉભા રહો શાંતિ મળશે આનંદ મળશે અમૃત મળશે અપમાન અને સન્માન ની વચ્ચે ઉભા રહો શાંતિ મળશે આનંદ મળશે અમૃત મળશે પુરસ્કાર ની વચ્ચે સુખ દુઃખ હર્ષ શોક પછી ગમે તેટલા દ્વંદો તમે જુઓ મૂળ સિદ્ધાંત આટલો છે ઉર્જા અહીની ઉર્જા એ બંને ઉર્જા વ્યક્તિને બહુ સંતુલિત કરશે વ્યક્તિને સમ ભૂમિકા ઉપર લાવી દેશે વ્યક્તિને સમચિત બનાવશે એવું આખું વિજ્ઞાન એમાં બતાવ્યું છે સૂત્ર બહુ સરસ છે પછી તમે હનુમાનજીને લો હનુમાનજીને શાંતિ મળી જાનકીચાર્ય મહારાજ ના શબ્દ માં સીતાજીની આજથી જગતગુરુ શંકરાચાર્ય ની પરિભાષા સીતા એટલે શાંતિ શ્રી હનુમાનજીને સીતાજી મળ્યા શાંતિ મળી આનંદ ખન પરમાત્મા તો મળેલા છે આનંદ ઘન પરમાત્મા પરમાનંદ સ્વરૂપ સચ્ચિદાનંદ ઈશ્વર એને મળ્યા છે અને અમૃત મળ્યું છે અમૃત કવિ the mother's child.